માની ને દુમન હોય તો એ પોતાનું મન છે દુશ્મન જો પોતાનું મનહાર હોય ને તો કોઈ દુશ્મન નથી નામ જ દુશ્મન શું કયું એટલે નિમિત્ત હોય છે નિમિત્ત નિમિત્ત કરો અને પોતાની દ્રષ્ટિએ એવું નથી કેતો અમેરિકા રશિયા એ વિચાર કરો તો માન્યગ માટે અમેરિકા અને રશિયા જે છે નિયમ કોઈ મારી શકે ચપલી ના હડાવી શકે એવું નિયમ વાળું જગત છે એક ચપલી હડાવી શકે એક વાઘડી પણ ના હારી જગત નિયમ છે તમારા તમાર છે તમારે કેવું એકા છે ભાઈ આપડે રાધા છે એટલે આ કોઈ દુશ્મન છે નથી આ દેશ ઉપર દેખાય દેખાવામાં દુશ્મન કરે આ દુનિયા દુનિયા દુશ્મન છે વ્યવહારમાં ખરી રીતે નથી દુશ્મન છે તે આ વી બધા દુશ્મનો છે હિસાબ છે અને આ તો વસ્તી વધવાનો નિયમો હોય છે એમાં બધું થયા જ કરવાનું આ વસ્તી બધી રે રહી જેટલી કુદરતી વસ્તી આ કદી શું થાય છે હંમેશા દુનિયા કુદરત કાયદો જેવો છે વધે તાર ઓછી કરી ના છે પછી ઓછી પછી વધારે એટલે હાનિ નિયમ છે ખાલી દરિયા વધઘટ થયા ને એલતા વસ્તી વધટ થયા હતા લાખો માણસો ની મૃત્યુ એક સાથે દરેક જગ્યા જી ખરાબર થોડા મારે એ ચિંતા કરશો નહીં તમે એ કાશી જોયા આ તો ગુજરાત નું ના કહેશો કુદરત ની ઘેર કોઈ મળતું નથી કઈ લાગત મળતા કુદરત ની ઘેર કોઈ મળતી નથી કુદરત અવસ્થાઓ ભારે છે બરોબર સંતોષ ના થાય પણ નાથુભાઈ કોણ નામ ભગવાન ના દર્શન થયા ભગવાન નો આકાર નથી તો દર્શન કેમ ના થયા તમારો વિધાર દર્શન થયા એટલે દર્શન શબ્દ બે રીતનો છે અજ્ઞાન દશામાં પ્રતિના ગુણધર્મ થી પ્રતિ રહે ભગવાન ના ગુણધર્મ પ્રતિ એ દર્શન કહેવાય ભગવાન ગુણધર્મ આવા ક્યાં ખ્યા માં દેખાતી નથી થાય ના ભાઈ ભગવાન દેખાયા સદે ભગવાન દેખાયા ભગવાન દેખાયા બે તારી ભગવાન તો કોને કે કે જેની આ ભગવાન પ્રગટ થયા છે વ્યક્ત થયા છે ત્યારે દેહ ના મંદિર ને રહી ને ભગવાન કેવા મહારાષ્ટ્ર કયા પ્રગટ થયેલા છે ને એટલે ભગવાન સમજાવી થોડું સમજાવી થોડુંક ના સમજાવી સમજાય છે એટલે ભગવાન બેન ના દર્શન થયા છે ને કે માન ના બે ની વાત ના માન્ય अपन लगे दर्शन क्या આપડે ખોટું કેમ કેવાય નથી દર્શન થાય બેન ને પૂછ્યું પડે એમ કે છે આવો પ્રશ્ન ગાંધીજી ને કોઈ પૂછ્યો હતો ગાંધીજી ને આવો પ્રશ્ન અરૂપી હોય છતાં હવા સંકલ્પ આવે છે ઠંડી અવાજ છે ગરમ અવાજ છે બધું હોય એમ કે દેખાયા ભ્રમણ ને આ તો નિરાકારી છે ભ્રમણ થાય એકદમ આપડા એવું છે ને તમે તમે ત્યાં ઓળખો એટલે બીજો કઈ ગયો છે આ પ્રશ્ન એટલે એના ઉપર પૂછે છે જેથી કરી બધાને જાણવા મળે ભગવાન ના દર્શન તો હું તમને કરવા ગયા છે ને એ દર્શન અને તે આજુબી ભગવાન મનથી ના થાય માનથી ના થાય બુદ્ધિ એવા છે અહી કરાવડા લોકો ઘરે નક્કી કરું પછી સમજ ના તમારી પાસે બેઠા છે નાખુભાઈ દેખાય છે તમાર નામ તમારે ઘર ની તમાર ઘર નું છે કાયદેસર ચાલવા લગભગ આ બધું પસંદ થયું આખા એમ કે આજકાલ સમાજમાં ઘણા લોકો દાવો કરે છે મને ભગવાન દેખાયા મને ભગવાન દેખાયા થોડા દેખાય દેખાય તો દેખાય દેખાય ક્યારે મળશે તમારું શું માને સર દેખાય છે દરિદ્ર નારાયણ ની સેવા એ જ ભગવાન એ જ ભગવાન દરિદ્ર નાયક કેવો જોયા તમે રક્તપીત ના દર્દીઓ દરિદ્ર નાયક દરિદ્ર નાયક ચિંતા થાય ઉપાધિ થાય ખાવાનું હોય છતાં ચિંતા કરે ને એમ દરિદ્ર નાયક કહેવાય આખો દરો વલોપાત કર્યા કરે આખો દરો ખાવાની ચિંતા કરે એ દરિદ્ર નાયક કહેવાય તમારે ના જોય તો દુનિયા દુનિયા ગાડી વાત ના પણ એમ પોતાનું ઉછલું પકડી રાખ્યા લાગે તો વિચારીએ જરા વિચારીએ આ વાકે ના દેખાય મન ના દેખાય તો બુદ્ધિ દેખાય બુદ્ધિ દેખાય નથી હવા છે દેખાય કેવી રીતે બુદ્ધિ નાખે દેખાય છે બુદ્ધિ નાખ્યા દેખાય છે હવા દેખાય તમે દેખાય છે ઉભા થાય તો સો ટકા દેખાય છે દેખાય છે દરેક માં દેખાય નાથુર એ દિવ્ય ચક્ષુ આજે દિવ્યા ચક્ષુ નાથુ શબ્દ હપેલો દિવ્ય ચક્ષુ બરાબર દિવ્ય ચક્ષુ અસબેલો દિવ્ય ચક્ષુ દિવ્ય ચક્ષુ હવેલું એમ કે સદૈવે ભગવાન દેખાય એનો જે દાવો કરે છે તેના માટે હું કહું છું કે એ નથી પોસિબલ સદે ભગવાન ના દેખાય ભગવાન કેવાય કૃષ્ણ ભગવાન ભગવાન મહાવીર ભગવાન રામ ભગવાન કેવાય સદે દેહ ભગવાન કે મારું છું સાહેબ સાહેબ